જયસ્વામીનારાયણ અર્થમન ભાવયને નાસ્ત સુખલેશ સત્ય પુત્રિ ધનભાજ ભજ ગોવિંદોવિંદર્થમ ભાવય નિત્ય શંકરાચાર્ય જે કઈ પૈસો છે એ દુઃખનું ઘર છે એમાં સુખ નથી લેશ માત્ર સુખ એ વિશે તો આપણે ઘણું સાંભળી લીધું પણ પછી શંકરાચાર્ય જે એમ કહે છે કે સંપત્તિમાં સુખ નથી દુઃખ ઘણા છે સુખ શામાં છે ભજગોવિંદમ ભજગોવિંદ ભગવાન નું ભજન કરો એમાં સુખ છે એટલે હવે આપણે એ સાંભળીએ છીએ કે ભજનમાં શું સુખ છે પૈસા સુખ તો દેખાય છે નજર સામે પાંચ પચીસ લાખ રમતા રમતા મળી જાય તો ઓહો ભાંભિયે તો એ ગલગીલિયા થાય મળે મળી જાય તો પછી તો એટલે એવો જેવો પૈસામાં માલ મનાયો છે ગુણાતીિતનંદ સ્વામી કહે એવો ભગવાનના ભજનમાં માલ મનાણો નથી એટલે એ વિશે આપણે થોડું વિચારીએ છીએ કે ભગવાનનું ભજનમાં શું સુખ છે તો પહેલી વાત તો આપણે વિચારતા હતા કે ભજન એટલે ભગવાનનું નામ સ્મરણ કરવું રામ રામ કરો કૃષ્ણ કૃષ્ણ કરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો તો હવે આમાં કઈ બહુ અઘરું નથી પૈસા કમાવા અઘરા છે સાચવા અઘરા છે એમ પૈસો સાચું ધન તો ભગવાનનું નામ સ્મરણ ભજન છે તો એમાં બીજા જે યજ્ઞ કરવા એ સરળ નથી કઠણ છે પણ ભગવાનનું નામ લેવું સરળ છે એટલે કે છે કરવામાં ભગવાનના નામનું સ્મરણ કરવું સરળ છે એનો એવો કોઈ અર્થ નથી કરવાનો કે ભાઈ બસ તો પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું બીજું કઈક કરવાની જરૂર નથી હવે એટલે કે એકાદશીના વ્રત કરવાની જરૂર નહીં ઉપવાસ કરવાની જરૂર નહીં ક્યાંય પદયાત્રા કરતા હોય તીર્થમાં જતા હોય વડતાલ કે ગઢપુર કે પૂનમ ભરતા હોઈએ કાલુપુર જેતલપુર પદયાત્રાએ જતા હોઈએ કોઈ મહાપૂજા કરતા હોય કોઈ તપ ઈજા કરતા હોય ભક્ત ચિંતામણી આદિકના કોઈ પાઠ કરતા હોય જનમંગલના કોઈ અગિયાર પાઠ કરતા હોય તો એવું નથી સમજી લેવાનું કે કાંઈક કરવાની જરૂર નથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો એવું નથી જે કરી શકે છે એ જો જે જે સાધનો કરી શકે એ ન કરે તો એનો ઈરાદો ખોટો છે એટલે એ બોદા ઇરાદા ભજન પણ જલ્દી ઉગે નહીં અને આમ તો એવું છે કે તમે જે થઈ શકે એ સાધનો કરો પેલી પદયાત્રા કરો બીજા તપ કરો એકાદશીના નિર્જળા ઉપવાસ કરો અને સાથે ભજન નામ સ્મરણ કરો તો ચાર ચાંદ નહીં એક લાખ ચાંદ લાગી જાય એકાદશીનો આખો દિવસનો નિર્જળા ઉપવાસ કરે પણ આખો દિવસ ગપ્પા મારે ધંધો જ કરી રાખે તો એ એકાદશી કેટલીક ફળે ખાલી એક આહાર નથી આપ્યો ઇન્દ્રિયો છે નામ સ્મરણ કરે ચાંદ્રાયણ નું વ્રત કરે ધારણા પારણા કરે એક દી ઉપવાસ ની એક ભોજન કરે પણ સાથે જો જપ ન કરે તો એ બહુ જ મામૂલી ફળ આપે બિલકુલ શુલ્ક ફળ મળે પણ એવું તપ કરે અને સાથે ભજન કરે તો એક કરોડ ચાંદ લાગી જાય એટલે ભજનનો મહિમા છે પણ એના સપોર્ટર્સ તરીકે આ બધા છે તપ વ્રત યજ્ઞ માગી માગીને બધા વેદ પાઠો કરીને ભક્ત ચિંતામણી આ બધા પાઠો કરીને આખરે તો એવું હેત ભગવાનમાં માગવાનું છે કે સેજે સેજે ભગવાન નામ ઓઠ ઉપર આવી જાય એટલા માટે આ બધા સાધનો છે એટલે સાધનો મૂકી દેવાના નથી કે ભાઈ સ્વામિનાથ સ્વામિનારાયણ કરો બીજું કઈ જરૂર નથી એવું ખોટું પકડતા સરળ એટલા માટે વિશેષ છે કે જે નથી કરી શકતા જેને બે પગ નથી શું પદયાત્રા કરે પૈસો નથી તો યજ્ઞ શું કરે વાણી નથી તો મહાપૂજા શું કરે પણ એ નામ સ્મરણ તો મનમાં કરી શકે ને એમ સરળ છે અને એ વાત તો ખરી માળાનો મેર છે ને એ નામ સ્મરણ એટલે બીજા ગમે એટલા સાધન કરીએ દાન કરીએ વ્રત કરીએ તપ કરીએ પણ નામ સ્મરણ કરે તો જ એ વિશેષને વિશે સાર્થક થાય છે ને તમે એક કરોડનો ચેક લખ્યો હોય પણ જ્યાં સુધી તમારું નામ લઈને સહી ન કરો ત્યાં સુધી કરોડ મળે નહીં એમ ગમે એટલા વ્રત તપ કરો પણ જ્યાં સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ન કરો ત્યાં સુધી એ રોકડો માલ ન થાય એમ રામ રામ કરો ત્યાર પછી એ રોકડો માલ થાય કૃષ્ણ કૃષ્ણ કરો ત્યાર પછી જે વ્રત છે એ બધા એક્સચેન્જમાં સફળ થાય એટલે નામ સ્મરણનો મહિમા ખૂબ છે પણ પેલું છોડવાનું પણ નથી અને પેલું કરવાનું છે તો સાથે તો આ કરવાનું જ છે તો જ પરિપૂર્તિ થાય છે એટલે નામ સ્મરણ ભજન સ્મરણ જે કરવું એ સરળ છે બીજું સાર્વજનિક છે એટલે બાયોવાયો બધા જ કરી શકે છે સાર્વકાલીન છે એટલે ગમે તેવી અવસ્થા પવિત્ર અપવિત્ર અવસ્થામાં પણ થઈ શકે છે સર્વ એટલે દેશ પ્રદેશ પ્રવાસમાં શાન ગમે ત્યાં પણ થઈ શકે છે અને કોઈ ખર્ચ નહીં વ્યયરહિત છે એટલે નામ સ્મરણ છે એ સરળ છે ત્યાં સુધી આપણે સાંભળ્યું છે આ ભજન કરવું નામ સ્મરણ કરવું એમાં ખર્ચા શું કઈ હવે જે મહત્વની વાત છે એ છે કે ભગવાનના નામનું સ્મરણ કરે અને એમાં કઈ ભૂલ પડે ભજન સ્મરણ નામ સ્મરણ કરતા કરતા ઊંઘ આવી જાય કે ભજન કરતા નામ સ્મરણ કરતા કઈ અપવિત્રતા થઈ જાય કે કોઈ અપવિત્ર અડી જાય કે આપણે કોઈ અપવિત્રતા અડી જઈએ કે જપ કરતા કરતા અધૂરું રહી જાય કે બીજા કોઈ સંજોગોથી વિઘ્ન આવે કે નામ સ્મરણમાં ઉલટું સુલટું નામ સ્મરણ થઈ જાય તોય સવળું અને સારું જ ફળ મળે છે ક્યારે અવળું ફળ મળતું નથી એટલે કે જપ કરનારનું ભૂંડું થતું નથી એવો નામ સ્મરણનો મહિમા છે મંત્રોમાં થોડો ફરક પડી જાય છે એમાં વિધિ જાળવવી પડે એટલે એ પ્રમાણે જ કરવું પડે પણ નામ સ્મરણમાં વાલીયા લુટારા એ રામ રામની જગ્યાએ મરા મરા કર્યું નહી એનું કંઈ ફળ મળે પણ એની ભાવના હતી ને કે હું ભગવાનનું નામ અને આ રામ એનું ચરિત્ર આખું એના મનમાં હતું નારજી આખી ચરિત્ર કથા કહી અને એ ચરિત્ર અને સ્વરૂપ એના અનુસંધાનમાં હતું અને એની રીતે પછી એમ કે મરા કીધું એટલે એ તો મારવાનું કામ કરતા હતા તો એ જ યાદ રહી જાય छता वाल्मीकि ऋषि थी गया कारण कि भगवान देवताओ में भेद है भगवान चे चे। चे बाप है देवताओ है दुकानदार बाप है ये भावना समझे छोकर भावना पी एजिशन न जुए भगवान ये भूल करे तो बाप क्षमा करे भूल करे तो जीव भावना दुकानदार एवं कहीं ना समझे ने તમારી ગમે એટલી સારી ભાવના હોય પણ એ દસ હજાર ની વસ્તુ તમને સો રૂપિયા માં જ આપે તમે કે મારી ભાવના બહુ સારી છે એ ભાવના ઉપર રેજ નહીં ને એ તો રૂપિયા આપો એટલું મળે તમારી ભાવના ગમે એટલી સારી હોય તમને દુકાનદાર પ્રત્યે અહો અહો હોય એમ તો ગણાય ને આ મુકેશ અનિલ અંબાણી બધા બહુ અહોભાવ હોય પણ એનાથી કઈ દઈ દે મને તમારા પ્રત્યે બહુ હેત છે મને નોકરી રાખે રાખે મને બહુ હેત છે કે તમારા બહુ ભાવ છે એમ ના રાખે જે હોય જેમ થતું એમ જ થાય ભાવના સમજે ભલે ઉલટું સુટું જપે ભાવના શુદ્ધ છે ને તો સારું ને સારું સંપૂર્ણ જ ફળ આપે અને દેવતાઓ છે એ તો વેપારી છે એ ગમે એટલી સારી ભાવના હોય તો એ જો તમે ભૂલ કરો તો ભૂલ ગણે જેટલું કર્યું એ ઠીક પડે તો હરખું ને તરીકે ક્રોપ ક્રોધીય થાય ક્રોધ પણ કરે કુપિત થઈ જાય બાપુજી નથી ને ખરેખર એટલે આપો તો ઠીક છે પણ ભાવનાની સામે બહુ ના જોઈએ ભૂલ થાય તો વારો કાઢ નાખે એવું ખરું પણ ભગવાન વિષ્ણુ એટલે કે નારાયણ એ દયાળુ છે ગમે એવી ભૂલ કરો એટલે તુલસીજા લખ્યું ને તુલસી મેરે રામકુ રીજ ભજો કે ખીચ જુ ખેતો મેં બોઈએ ઉલટા સુલ્ટા બીજ અવળું સવળું ગમે તેમ તમે નાખો તો બીજ સવળો જ કોટો કાઢે એમ ભગવાન નારાયણ વિષ્ણુ ઉપાસના કરનારા એને અવળું ફળ ક્યારે મળે નહી ક્યારે સ્વપ્નમાં વિચાર નહીં કરવાનો એટલે આપણે ભગવાન ની મૂર્તિ હોય નારાયણ મૂર્તિ હોય વિષ્ણુ ની મૂર્તિ હોય દેવતાઓ માટે વિચારવું ભગવાન માટે કઈ જ વિચારાય નહીં ગમે ત્યાં રાખો બિચારે બેસી જાય એટલું જ સમજે છે મારો દીકરો છે હું એનો બાબ છ બાપુજી પછી કઈ બીજું વિચાર કરતા હશે મહેમાન હોય એ વિચાર કરે કે આ તકીઓ ન આપ્યો આમ નો આપ્યું આઈસક્રીમ નો આપ્યું ફલાય મહેમાન બાપદી કરાવ એ તો ઠીક છે એ તો ખોળામાં બેસે ખભાવે બેસે એટલે એમાં કોઈ દિવસ વિચારવું જ નહીં છતાંય જે મર્યાદા હોય એ બધી રીતે જેટલું થતું હોય થવું પણ મનમાં એવું કોઈ દિવસ રાખવું જ નહીં એટલે નારાયણ છે એટલે વિષ્ણુ અને ભગવાન નારાયણ એનો આ ભેદ છે કે એ સદૈવ સારું ફળ આપે રાજી બીજા દેવતાઓ એના ઉપાસનાઓમાં તો ઘણું બધું ધ્યાન રાખવું પડે ભાગવતના છઠ્ઠાસ છઠ્ઠાસગંધમાં એક કથા છે દેવતાઓનું રાજ્ય અસુરો પડાવી લીધું બલી મહારાજ ની બધા અસુરો કેવાય રાજ પડાવી લીધું એટલે ઇન્દ્રાદીપ દેવતાઓ તો બધા સ્વર્ગના એ બધા રખડતા થઈ ગયા પછી ઋષિ વિશ્વરૂપ ને શરણે ગયા અને એમને ગુરુપદેશ આમાંથી ગુરુ મહારાજ કઈ રસ્તો કાઢી દશરૂપ ઋષિએ ઇન્દ્ર ને સામે બેસાડી અને આખો એને મંત્ર નારાયણના મંત્ર આખો કવચ પહેરાવ્યો અને અભિમંત્રિત કરી દીધો અને એ અભિમંત્રિત જે મંત્રો કર્યો એ મંત્ર એ સ્ત્રોત નામ નારાયણ કવચ એ ભાગવતના છઠ્ઠા સ્કંદમાં છે અને શિક્ષા પત્રીમાં શિવજી મહારાજે એ નારાયણ કવચને યાદ કર્યું છે કઈ તકલીફો હોય તો નારાયણ કવચ પાઠ કરવો એવું દિવ્ય કવચ છે કવચ એટલે બખ્તર યોદ્ધો યુદ્ધમાં લડવા જાય પછી ટોપો ને છાતીને બધા બુલેટ પ્રૂફ જાકેટ બધું પહેરી લે તો પછી બુલેટ ગોળીઓ કઈ કરે ને એટલે એ ગમે ત્યાં જાય તેને કઈ થાય નહીં એમ ઈન્દ્ર ને નહીં ભગવાન નામનું બખ્તર પહેરાયું એ બખ્તર કવચ નામ નારાયણ કવચ એની બધી આખી વિધિ હોય ન્યાસ વિધિ હોય એમાં ઘણું બધું છે એટલે એ જેટલું સવિધિ થાય એટલું એ બખ્તર કામયાબી થાય જો મંત્ર છે ને એટલે એમાં વિધિ લાગી ગયો એને ઓમ નમો નારાયણ છે તો એ ઓમ નો અયા સ્થાપન થાય ન નો અયા થાય ઓમ મો નું સાથળમાં થાય નાનું ઉદરમાં થાય રાનું હૃદયમાં થાય યનું અહીંયા છાતીમાં થાય નાનું મુખમાં થાય અને યનું શીર્ષ એટલે માથા ઉપર થાય ઓમ નમો નારાયણ થઈ ગયું ને પછી એવી રીતે પાછું ઉતારે પછી એમ ઓમ નમો ભગવતે વાસુદેવાયનું સ્થાપન થાય એમ વિષ્ણુ એનું સ્થાપન થાય અને પછી નારાયણ સ્તોત્રનો છે એનો આખો પ્રાર્થના રૂપે પાઠ થાય એમ ભાઈ બામનજી ભગવાન પૃથ્વી ઉપર મારી રક્ષા કરજો આકાશમાં વિશ્વરૂપ ભગવાન મારી રક્ષા કરજો રણવગડામાં નરસિંહ ભગવાન મારું રક્ષણ કરજો રસ્તે ચાલતા વારા ભગવાન મારું રક્ષણ કરજો જળમાં મત્સ્ય ભગવાન મારું રક્ષણ કરજો ગદા આવી રીતે રક્ષણ કરજો ચક્ર આવી રીતે રક્ષણ કરજો એવી રીતે બધી સ્તુતિ થાય અને છેવટેનું સમાપન થાય આ શરીર એ મંત્રાત્મક થઈ જાય પછી કોઈના બાપની તાકાત નહીં આંગળી અડાડી હતી એ વિશ્વરૂપે પેલા ઈન્દ્ર ને આ કવચ પહેરાવી દીધું હવે જાતું અસરોની સામે લડવા અને ગયો મારી અથાયા ઉભી ભાગ્યા બધા અને પાછું સ્વર્ગ રાજ લઈ લીધું કારણ કે આને કોઈ અસરો શસ્ત્ર અડે જ નારાયણ કવચ પહેરીને ઈન્દ્ર લડે બે તાપ થઈને લડે એવું નારાયણ કવચ બહુ દિવ્ય છે પણ એ બધા કરી શકે ભણો સરખું જાણતો હોય તો થાય પણ નામ સ્મરણ બદા કરી શકે એના જેવું કોઈ કવચ નહીં અભણ માણસ પણ એ બાપ છે નારાયણ કવચ પહેરી વિશ્વરૂપ ઋષિ આને બચાવ્યો એટલે પછી વિશ્વરૂપ ઋષિ ને બહુ કથા છે ને ધ્યાનથી સાંભળજો વિશ્વરૂપ ઋષિ ગુરુ પદે સ્થાપ્યા હતા એને પછી આચાર્ય પદે સ્થાપી અને ય નો આરંભ કરાયો ઇન્દ્ર હવે આમાં શું થયું તમને ખાનગી વાત કહી દશિ છે એનું માતૃ અસુરોમાં અને પિતૃ કુળ દેવતાઓમાં બે સંબંધી થયા હવે એટલે વિશ્વરૂપે શું કર્યું અસુરો મળવા એવા તમે અમારા સંબંધી કેવા અમને દેવતાઓ આપજો કઈ વાંધો નહીં સ્વાભાવિક છે દેવતાઓને ઈન્દ્રાદી આપે અને એક આહુતિ અસુરોને આપે હવે એ ધીમેક થી પછી ગમે તેમ જાણ ભેદું હોય ને એને ઈન્દ્ર કહી દીધું આવું થાય છે હે બે આપણે આપણને એક પાછી અસુરો નાપે આપે છે અને એટલો બધો ક્રોધ ચેડયો જો વેપારી છે બાપુજી નહી એવો ક્રોધ ચેડયો કઈ વાત વિમર્શ સંવાદ કઈ પૂછગાછ કરવી કઈ નહી સીધી તલવાર લઈ યજ્ઞ ઉપર બેઠાલા વિશ્વર ઋષિનું માથું કાપી નાખ્યું ભયંકર એક તો એક બ્રહ્મનિષ્ઠ ઋષિ હતો બ્રાહ્મણ હતા ગુરુપદેશ આચાર્ય હતા પણ ઈન્દ્રાસન લાલચ ખુરશી કોઈને છૂટતી નથી માથું કાપી નાખ્યું વાતચીત કરવી ભાઈ કઈ જરા ફોન કરે કે આવું ના કરે આમ છે કાંઈ નઈ બસ ધડ ઉડાડી ને કેટલાક ક્રોધી આવું આપણે જલ્દી ના કરીએ ગુરુ છે આચાર્ય છે તો વિચાર કરે બાપજી આવું ના થાય થોડું સમજી જાવી ઠંડી પર બેઠા વિશ્વરૂપથી માથું જ કાપી નાખ્યું અને પછી બ્રહ્મ જે વળગી અને પછી ઈન્દ્ર જે બુરી દશા થઈ છે એ આખું ચેપ્ટર જુદું છે પણ એને મારી નાખ્યો વિશ્વરૂપ ઋષિ ને માર્યા અને એના બાપા હતા ત્વષ્ટાઋષિ એને ખબર મેળ્યા ને ભયંકર ક્રોધ ફાટી નીકળ્યો ઈન્દ્ર મારી જ નાખું રેવા જ ના દો ઋષિયો તો હવે રેવા જ નવા મારા દીકરા અને વાતે સાચીનો દીકરો મારી નાખ્યો એટલે છોડે એને માઇન્ડો યજ્ઞ યજ્ઞ હવે એવો દીકરો પેદા કરું કે ઇન્દ્ર નાશ કરી નાખે પત્તાવી જ કેવા મંત્રો છે બોલો અને એને યજ્ઞ નો પ્રારંભ કર્યો અને દીકરાલ નીકળે આમ હા જઈ લે આમ આમ નીકળે પણ હવે એને દીકરો સારામાં કેવો જોઈતો હતો ઈન્દ્ર મારે એવો હવે શત્રુ ના બે અર્થ થાય સાતયે સાતયતે ઈથી શત્રુ અને સાત્યતેથી શત્રુ શત્રુને મારે એવો પુત્ર અથવા શત્રુ મરે એવો પુત્ર ઉલટો સૂલટો અર્થ થાય શત્રુને મારે એવો દીકરો અને શત્રુ મરે એવો દીકરો ક્યાં ભેદ પડી જાય ઉચ્ચારમાં હું શું કહી રહ્યો છું કે મંત્ર હોય અને બીજા દેવતાઓ હોય એમાં તકલીફ પડે તો કેવી તકલીફ પડે भगवान नाम स्मरण में गम्मे उलटू बोलो कोई दिवस अव आज नहीं वे करवा। तो, तो इंद्र ने मार एव दीक इंद्र शत्रो विवर्धास्व आम बोले तो साचु क्षत्रो लाबू थे क्षत्रो इंद्र शत्रो, शत्रो विवर्धास्व तो साचु तो इंद्र ने मार एव दीको पैदा थे आने भूल कर इ त्रो टूक कर नाख्य એ ટૂંકું કરો અને ઈ અંદર થી મરે એવો દીકરો થાય ઉચ્ચાર આ તમે વેદ પાઠી બ્રાહ્મણ આમા લાગે ડંકી ખેંચતા હોય એવું આપણે આમાં શું કર્યા રાખે કઈ સમજાય નહી ને પણ એની માત્રાઓ છે એક પણ માત્ર વધારે ઓછી થાય તો બઉ તકલીફ થઈ જાય આ મંત્રો છે વૈદિક હવે એ વેદો ને આપણે વૈદિક ને જ્ઞાતા હોય એમ કીધું કે બ્રાહ્મણ જ્ઞાતિ હોય ફલાણા હોય તે જ એના અધિકારી છે આજના સુધારાવાદી હાલી નીકળ્યા બધા કે જેન ત્યાન જેને શુદ્ર છે ફલાણા છે બધાને વેદ નતી એટલે આ ટુંડા બધાને ન આવડ્યા એ આનું આમામ આમામ થઈ જાય બધું ઊંધું થઈ જાય એ હાથ પેઢી નું લોહીમાં હોય તો માત્ર સમજાય એટલે જેની પેઢીમાં સાત પેઢીમાં સંગીત હોય ને એને તબલાના તાલ ની ખબર પડે જેના હાથ પેઢીમાં કોઈ સંગીત નો સાહ જાવા બે ગાવા બેસે હા જીન્સમાં હોય છે તાલ જીન્સમાં હોય નાખ્યો નખાય એ હોય તો જ આવે તો તમે આંગળીઓ પડે તો નાનો છોકરો છે ત્યારે તાલ માલ ને ધૂન બોલાવો બેસાડજો તબલું આમ જાય આવું પડે આ તબલું આમમ વાગતું રોયલો આમોમ વાગતો હોય એ જીન્સ માં હોય તો જ આવે એમ આ સ્વ સ્વર જે વેદ બોલાવા મંત્રો બોલાવા એ બ્રાહ્મણનો કોઠો હોય તો બોલાય તમે વિદ્વાનો છો અને આજના ભણી ગયા છો એટલે તમને શુદ્ધ ઉચ્ચારો યોગ્ય લાગે માથરા ક્યાં લેવા જાવી ચારનો દીકરો છંદ બોલે અને કણબી પટલ નો દીકરો ચાર છંદ બોલે સર સાર પાર સાધાર અમારી હું બોલું અને ચારનો દીકરો બોલે ફેર ન પડે જીન્સ જ્યાં સાર સાર બોલે ત્યાં તો મળે તાંયત બોલવા માંડે અને આપડે ગમે એટલું કરીએ તો તાઇત નો બોલે શું તમે સાંભળી રહ્યા છો એ બધું જીન્સ હોય છે એટલે એ બ્રાહ્મણો સ સ્વર જેટલી માત્ર ત્રણ પ્રકારના દીર્ઘ લઘુ અને વચમાં ઉદાત એ ત્રણ સ્વર માં રમવું પડે લાંબુ ટૂંક થાય તો અવળું થવાનું બદલે અવળું થઈ જાય આ ઋષિ હતા એમ કરવું જોઈએ એને બદલે શું કર્યું ઈન્દ્ર શત્રો વિવર્ધાસ્વ ઈન્દ્ર શત્રો વિવર્ધાશવ ઈન્દ્ર શત્રુ વિવર્ધાશ લાંબો કર્યો ત્રો ટૂંકો કર્યો ઈન્દ્ર શત્રો વિવર્ધાસ્વ એમાંથી દીકરો પેદા તો થવાનો હતો જેવડો એમાં કઈ ને દૂધ કઈ એને કઈ બોટલ પકડાવીને આવું કરવું ગળથુ થી પીવડાવી ને ના હોય એ તો બે આહુતિ વધારે મારે એક હાથ લાંબો થઈ જાય નાખવી પડે એટલે જેવડો જોતો બેટા ઈન્દ્ર નો નાશ કરો મે મારી નાખું કોણ છે ઇન્દ્ર ગીઓ ને દેવતા હોય તો ખાલી આમ વાવાઝોડું આવે એમ ખબર પડી ગઈ તો બીજા બધા રૂમ ખાલી કરવા મોકલો ભાગ્યો ક્યાં આવ્યો ખબર છે અમદાવાદ આવ્યો ઈન્દ્ર હા અને અમદાવાદ માં સાબરમતી તરત ધીચી ઋષિ તપ કરતા હતા ત્યાં આવીને પગ માં પડી ગયો મહારાજ બચાવો આ મારાથી બચે મને મારી નાખીએ મને દતીથી રૂચિનું કરોડો રજૂનું હાડકું કાયડું ગાય બની ચાટી અને એમાંથી વજ્ર બનાવ્યું વજ્ર લઈને વ્રત્રાસુર ઉપર નાખ્યો અને વ્રત્રાસુર નાશ થયો મારવા ગયો તો ઈન્દ્રને મરી ગયો કેમ થયું આહુતિ ઊંધીઓ પાય ગઈ મંત્રો જળખોટો થઈ ગયો ઈન્દ્રશત્રો બોલવાની જઈ ગયા ઈન્દ્રશત્રો થઈ ગયો આટલામાં આટલો ફેર પડ્યો બોલો ઓલ વાલ્લી મરા કર્યું તો ભૈરવી દેવીની યજ્ઞ સાધના કરી મારી પત્ની સારી થાય એમ આહુતિ આવકારી હોય ભાર્યામ રક્ષરવી ભાર્યામ રક્ષું ભૈરવી એમ કરી આહુતિ આપે સ્તુતિ કરે ભાર રક્ષું ભૈરવી હે ભૈરવી દેવી ભાર એટલે મારી પત્ની એનું રક્ષું રક્ષણ કરો હવે આનાથી શું બોલાય ગયું તે ઓલી માંદી મરી ગઈ ગોટા પડી ગઈ ઉપડી ગઈ એ રક્ષતો નો થઈ ગયું એટલે ભેરવી ઉપાડી લીધી પણ મને છે ને ક્યારેક વિચારું કરું છે ને તો થાય છે કે સ્વર થઇ જાય પણ રક્ષું થોડું ને સાફ થાય એટલે મારે આમ આમ વિદાય કરી નાખીએ એવું લાગ્યું એવું મને લાગ્યું એમ આજની બધો સંદર્ભ જોતા આટલી બધી ભૂલ ન થાય ને લાંબુ સ્વરૂપ થઈ જાય પણ રક્ષું કેવી રીતે પણ ગઈ ખરી એમાં થોડા વખત પેલા જાણવા મળેલું કે એક જણ કાળ ભેરીને કઈ સાધના કરતો હતો આ બધા તમસ દેવતાઓ ને એમાં કેટલી કેટેગરીમાં તો અમુક દેવતાઓ તો પછી એમાં જરાય સંસ્કાર ના મળે તો કાલ ભૈરવ કરતો હવે એમાં કઈ હુત દ્રવ્ય કે પૂજાનું દ્રવ્ય કે બધું જમણ હાથની હથાળીમાં રાખીને બેસવાનું હોય બધું કરવાનું ભૂલથી એ દ્રવ્ય નીચે મુકાઈ ગયું મુકાઈ ગયું ને ઓલો ખીજાયો ત્યાં ત્યાં પતાવી દીધું પૂરું જ કરી તો આવું આ પ્રતાધિક ની સ્મશાનમાં સાધના કરતા હોય તેની એકસો આહુતિ આપવાની હોય કે મંત્ર બોલવાની જે હોય એ પછી ગમે એટલું થાય વિઘ્ન આવે કોઈલું સામે ડરાવે બીજા ડરાવે આહુતિઓ છોડાવે કારણ કે એને વસ થવું પડે ને એટલે એને પાલવે નહીં એટલે પેલા બહુ હેરાન કરે પણ એકસો આઠ આહુતિ માં સામે જોવે જ નહીં દીધે જ રાખે દીધે રાખે એકસો આહુતિ પૂરી થાય ને પગમાં પડી જાય પણ જો અધૂરું રહી જાય તો જાય પોતે જ જાય એટલે આમાં માળા કરતા કરતા આપણે અધૂરું રહી જાય તો આપણું કાંઈ બુરું થાય નહીં પણ બીજે બધે બહુ તકલીફ વાળું છે એટલે એ નારાયણનું ભજન નામ સ્મરણ કેટલું સરળ કેટલું સેફ એટલે શું કહેવાય સુરક્ષિત છે એ તમે સાંભળો છો એટલે ભજન જેવું કોઈ સરળ અને રક્ષિત હિત કરનારું આવું સાધન બીજું કોઈ નથી એટલે એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આટલું સરળ છે એટલે ગમે તેમ પાછું જપો ભયથી દ્વેષ થી રાગ થી મશ્કરી ગાળ દો ભગવાનને તોય ભજન માને ક્રોધથી પ્રેમથી ભાય અનાપત મંગલ દિશી ભાવથી કે કુભાવથી કે ખળતાઈ થી કે આળસ થી દ્વેષથી ઘૃણાથી નફરત થી ગમે તે રીતે નારાયણનું નામ લ્યો ભગવાન નું નામ લ્યો રામ નું નામ લ્યો કૃષ્ણ નું નામ લ્યો સ્વામિનારાયણનું નામ લ્યો હનુમાનજી નું નામ અવડું થાય જ નહીં સારું જ થાય કેવડી મોટી વાત છે આપણે સમજી નથી ગ્વાલિયા પરગણામાં ધુઆ કરીને ગામ ત્યાં બિંદો કરીને લુહાર સ્વામિનારાયણ સંપ્રદાય સાધુ મળી ગયા નિષ્કુળાનંદ સ્વામી આ પ્રસંગ લખ્યો છે ભક્ત ચિંતા મળી તે બિંદો હરિભગત થયો આઠો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે હવે પણ એની કાકી આંટીના મનમાંથી કોઈથી આંટી નીકળે નહિ એનું નામ આંટી કુસંગડી ત્યાં બિંદો હરિભગત થયો સ્વામિનારાયણ સ્વામિનારાયણ આખો દિવસ કરે અને ભજન કરે અને નિયમ ધર્મ પાડે અને એની કાકી એવી એને ખીજાય પજવે ગાળો દે બિંદાને તો ગાળો દે શ્રીજી મહારાજ ને પણ ગાળ્યો સ્વામિનારાયણ આવો છે ને એ સહજાનંદ સ્વામી આવો છે ને ત્રણ છોગલા આવો છે એ તો આવો છે આમિનારાયણ માં હું ભાળી ગયો ને માં શું ભાળી ગયો એ ત્રણ છોગલા માં હું ભાળી ગયો એ ચાંદલા માં શું ભાળી ગયો હે આવી આખો બસ જયારે ભાડ્યો નથી ત્યારે નવરી પડી નથી કે કામ કરતી જયારે બિંદા ભાડ્યો નથી હું જ નથી સ્વામિનારાયણ બિંદા આજ આ ધંધો કર્યો એક બે વર્ષ નહી વર્ષો સુધી કોઈ પણ હિસાબે બિંદુ મૂકી દે કોને સ્વામિનારાયણ દેખાડું બીજે ક્યાં કઈ નતું એમાં સ્વામિનારાયણ માં તું શું વળગ્યો એ સજાન સાહેબ તું શું ભાળી ગયો એ વડે સજાન સાહેબ એવું શું છે એ ચાંદલા એવું શું છે એ તીલિયા શું છે એ સ્વામિનારાયણ માં શું છે ત્યાં છોગલા શું છે એ છપિયા શું છે એ ઘિશ્યામ હું તે ભાળી ગયો બસ આમ જ એમાં એ ગરડી થઈ ને માંદી પડી ને મરવાનું ટાણું થયું એને કાકા આવ્યા કોણ એ જમદૂત આવ્યા એના ઉપર પ્રહાર કર્યો પ્રયાસ કર્યો રડ ફાટી ગયો મારી નાખ્યા એ જમદૂત નો જ્યાં પ્રહાર થયો ત્યાં જ અજવાળો થયો અને અવકાશમાં સહજારંદ સામે ત્રણ છ ગલા ધારિયા મારી આવડે છબી તો જોયું હોય ને એટલે ઓળખી ગઈ અને જમ તો તરત આજે જિંદગી આવડી આવડી દીધી આરે તમે તમને કાંઈ ભજ્યા નથી જમ નસાય મને બચાવી તમે તો કે કેમ અરે મેં તો તમને ગાડો દીધી છે પણ તે ગાળે ગાળે પણ તે મારું નામ લીધું છે એટલે હું તેમડવા ગાયો દીધી છે પણ ગાળિયોમાં મારું નામ લીધું છે એટલે હું તેડવા આવ્યો છું હાલ અને એને પોતાના ધામમાં તેડી ગયા તમે વિચાર કરો બોલો છે ને ઉદ્ધાર થાય નહીં કંસ તો દ્વેષ થી જ ભય થી જ વજન કરતો હતો ને તોય ઉદ્ધાર થઈ ગયો આનાથી નહીં એક બહુ મીઠી વાત કહી દઉં અજા મિલે છોકરાને પુકાયો નારાયણ આવી ગયા ગમે તે રીતે તમે જુઓ આવું એટલે બધા ઋષિઓ તુલસી આ બધા ગરુડજી કાકભૂષણ મહાદેવ પોતે શિવજી બધા શાસ્ત્રો જે નામ સ્મરણનો મહિમા ગાય છે એ કઈ ખોટો નથી સાચો પણ આપણી કોડાની આંખીઓ દેખાય નહીં એટલે આપણે માન્ય નહી એટલું અને એ બધા નજરે જોવે છે ધામગરમાં એક દેવશ્રી ભગત ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત અનન્ય કેવાય એટલે પછી પર્યાપ્ત એમ અનઅન્ય બીજું નહીં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ભજન કરે એવો ભગત એ દામનગરમાં એક ગોવિંદ પટેલ હવે એ નામ ગોવિંદ પણ ભગવાન આર્ય જરાય સંબંધ નહીં નામ ગોવિંદ પણ ભગવાનમાં જરાય આસ્થા નહીં કોઈ સત્સંગમાં આસ્થા નહીં કોઈ ભગવાનનું નામ લેવું નહીં કોઈ રામજી મંદિરે દર્શને જવું નહીં કોઈ સત્સમાગમ કઈ નહીં કઈ નહીં પણ દેવસિંહ છે ને એ કોઈ કોઈ સત્સંગ કરાવે તો આની વાતો કરે પણ આ ઢેફુ કોઈ રીતે ઓલે પાણો ગણે નહીં ઢેફુ તો ગણે પાણો ગણે જ નહીં પણ ભગતને એવી રીતનો એકદમ સાલસ સ્વભાવ અને વ્યવહાર એવો એટલે છે જ એની સાથે ભેદભાવ રહી ગયો કે દેવસી માણસ હારો ને હાચો એટલે કામકાજ હોય તો દેવસી પાસે આવે અને દેવસી અનન્ય શ્રીજી મહારાજ ના ભક્ત રાખે વ્યવહારનો નાતો એમણે એની સાથે રાખ્યો અને સ્વભાવથી ભગત નો બીજું એના જીવનમાં ભજન કરવું સત્કર્મ એ કઈ નહીં કોઈ નામ સ્મરણ પૂજન પાઠ અર્ચન ભગવાનમાં આસ્થા જ નહીં હવે એનો અંતકાળ આવ્યો માંદા થયા અને પથારી પડ્યા અને પેલા આવ્યા આવીને જેવો એના ઉપર આમ પ્રહાર કરવા ગયા ગળું પકડવાય ગયા બીજો તો કઈ અભ્યાસ હતો નહિ રામનો કૃષ્ણના નામનો કોઈ નો અભ્યાસ તો હતો નહિ એક જ એને આ વાતો થોડી થોડી સાંભળી હોય ને એના સંસ્કાર તો એટલે હું ઘણી નથી કેતો તમે કરો ન કરો થાય ન થાય પછી ની કરો તો આને આ બેડે પાર છે આ જન્મે પણ બીજ પડી જાય કેવડું મોટું કામ થાય એટલે એ જે વાતો સાંભળી હોય એને બીજું કઈ નહોતું લ્યો તો એને જમ પ્રહાર કરવા જ્યાં આવ્યા અને જેનું ગળું પકડવા ગયા અને બીજું તો કઈ યાદ આવે નહીં પણ એને દેવસી ભગત યાદ આવી વિચાર કરો અને ચીસ પડી ગઈ હે દેવસિંહ એ દોડજે દેવસિંહ દોડજે એ દેવસિંહ નું નામ લીધું અને જમ વીસ ફૂટ આગાવી આવી એના ભગવાન નું નામ લે પણ એના ભગતનું નામ લીધું કોઈ દેખે નહી હે દેવસિંહ એના દેવસિંહ બોલાવો અને છોકરા બધા ભેડા થઈ ગયા બાપા ને ક્યાંક થઈ ગયું એટલે તમે મારી હામાં હું જો દેવસિંહ અરે તમારે પાણી મારે રો પાણી નથી દેવશી ને બોલો તમે જ દેવશી ને બોલો હે દેવશી દોડજે હે દેવશી દોડજે અને ઓલે આમે ઉભું બંધ આમ બંધ કરે તો હમણાં પકડી લઈ પણ હવે દેવશી નામથી ભાગ્યા મૂકે કેમ અને એમાં છોકરા દોડતા ગયા અને નજીકમાં ખેતર હશે દેવસિંહ બાપા મારા બાપા યાદ કરે છે આવું થઈ ગયું લવારી કરે છે તમારી મરવાનું ટાણું છે ને બીજું કાંઈ એને ખબર નઈ આવીને જે આવ્યા જેવા દેવસિંહ ભગત આવ્યા જમ પાસે વી ફૂટ શકા ભાઈ અને ચાલીસ ફૂટ આગામાં આમ ડુંગરા ટેકરા જેવું ચડીને જોવે શું છે હાથ ફેર્યો શું છે ગોવિંદ પટેલ એ બાપા કાના ડિબાંગ જવા આવડાવે તારું નામ લીધું છે મારી નાખશે તું આઈને હું કેવી રીતે બેસું તો આનો કઈ ઉગારો ઉગારો છે એ તો હું તને વાત કરીને મારા જીભના લોચા વળી ગયા સામે કંઠી પહેર એને બજન કરે તો હમણાં ઉભી પૂછી ગયા છે હા બાપા મને કંઠી પહેરાઈ ગયો હવે જાય ક્યાં પણ એમ ભગત હોય ભગત હોય એને પછી આદર મારો બાપ છે એટલે હોય પણ એને ભય તો ના જ એટલે કંઠી પોતાની કાઢી અને પેલા ગોવિંદ પટેલ ના કંઠમાં પહેરાવી દીધી પોતાની માળા આપી લો ખાતું બંધ થઈ જાય ત્યાં તમારે અમુક થાય એટલે પછી બેંક માંથી ખાતું નીકળી જાય ને ખાતું નીકળી ગયું હાલો એટલે બિચારામાં જોતા જાય ને ભીઆઈ ગયા હાથમાંથી ગયો હાથ ગયો ભગત તમે કંઠી પહેરાવી ને ઓલાઈ ગયા વ્યાજ હવે મુક્તા ની નામ ભજન કરો બાસ અને પછી ગોવિંદ પટેલ સ્વામિનારાયણ સાગર હવે તે મુક્તો છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ શું કરતા એવું લાગે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે અને ભજન થાય એની તો વાત ના થાય ખરેખર ભજન થાય તાર લાગી જાય એવું બે દિવસ ને બે રાત ભજન કર્યું ત્રીજા દિવસ નું હવાર અને ગોવિંદ પટેલ ઘરનાઓ કે એ સાંભળજો આ દેવસિંહ ભગવાન આવ્યા છે લ્યો જય સ્વામિનારાયણ હું જાઉં છો અનખાલ સહુ નામ જ પતન મંગલ દિશી દસ મંગલ મંગલ મંગલ થાય છે ગમે તે રીતે એ ભાઈ હું તમને એક વાત કઉ તમે કોઈની પાસે દસ હજાર રૂપિયા માગતા હોય તમને આપવા આવે તો તમે લઈ લો કે ન લ્યો બોલો લઈ લો વેલો હવારે આપવા આવે અને ઈ ટાણે હજી તમે પથારીમાંથી ઊઠ્યા જુઓ અને દાતણે એ કર્યું હોય અને તમને પછી રૂપિયા આપવા આવે તો તમે લ્યો કે ન લ્યો તમે એમ ન કહો કે દાંતણ ન કર્યું પવિત્ર થઈ જાઓ ધોતી પહેરી લઉક ચાંદલો કરી લો અગરબતી કરી લો પછી બોલો બોલો લઈ લો કે ન લઈ લો લઈ લ્યો તમે જાજરૂ બેઠા હોય હેઠે ઘા કરી દે લઈ લો કે ન લઈ લો લઈ લો કે ના લઈ લો તમે જમવા બેઠા હો અને આપે લઈ લો કે ના લઈ લો ઘરે બેઠા હો તો તમે લઈ લો કે દુકાને જાવ તો જ લ્યો દુકાને દે તોય લઈ લો ઘરે બેઠે તોય લઈ લો હા ખેતરે કામ કરતા હોય આપે તોય લઈ લો કે પછી કે ના ગામ આવું તો જ લઉં હવે એને ગમકાવો હોય ને પછી દેવા આવ્યો હોય અને થોડીક ગાયો દેતો જાય મોટું માથું દેતો જાય તોય તમે લો કે પછી એ ગાયો ન તો જ લ્યો આવડી આવડી દઈ લો ને હા ઓ પ્રેમથી નોળા કાઢતો કાઢતો લઈ લો કે ક્રોધમાં લીધા હોય એટલે બટાવે નહીં કે તમે જાજરૂ લીધા હાલ છે નહી એવું કોઈ બેંક વાળો કે બેંક વાળા હું ઘી કે જાજરૂ ઘા કરી દે લઈ લે ને કામ થાય ને થાય જ ને એવી રીતે ભલામા ભગવાન નું નામ ગમે કામ થાય થાય તોય આપણે ઘણા એવા કરમ બુંદિયાળ એને કઈ તમારે બે માળા કરવી અરે સ્વામી હવાર ઈચ્છા થાય પણ નાયા ધોયા ન હોય ને શું કરું રૂપિયા એમને લઈએ નાયા ધ્યાન ક્યાં નામ લેવા નકામ અને આપણે ગામમાં કામ કરતા હોય ત્યારે સ્વામી ન્યાય નાયા પવિત્ર બધી જ્ઞાતિના અમને અડતા હોય ન્યાય ક્યાં નામ લેવું રૂપિયા નથી નડતું નામમાં જુઓ અમે મુંબઈ હતો ને એક વાર પછી એક જણા હતા મેં કીધું તમને ભજન કરો કોઈ કીધા હાથે જ મૂકવાનું મેં કે તો તમે છે ને ઓફિસે જાઓ તો તમારે કલાક જેવું લાગે ડ્રાઇવિંગ કરતા કરતા ભગવાન મારું તો એવું કે હું તો લીન થઈ જાઉં લીન થઈ જાવ તો તમે તો મારી ગાડી ભટકાય છે તમે મારી નાખવા ધંધા કરાવો છે ગાડી હાંકતા સામે સામે શીખવાડતા મનકી આવું આવું થયું આવડાવડા પધરા મિનિટ જવાનું થયું તેકે અને હું એ પડખી સીટમાં જ બેઠું એટલે પછી મેં કીધું છે જે વાતો થાય ને એ કીધું તમે આ ધંધો કેટલા વર્ષથી કરો છો તમારાથી ઓફિસ ક્યાં આવી ઘર ક્યાં આવ્યું આપણે ઘરે જવાનું છે કે ઓફિસે જવાનું છે આમ પરફેક્ટ કિલોમીટર કેટલા ટેક્સીમાં જાય તો કેટલા તમારા બાળકો કેટલા કેમાં ભણે છે બધા પરફેક્ટ જવાબ આપે એ બધા જવાબ આપ્યા ગાડી તો ચાલુ જ હાલી જ જાતી હતી પછી મેં એનો કાટલો પકડ્યો મેં કીધું મેં તમને આટલા બધા ઝીણા ઝીણા પ્રશ્નો પૂછ્યા તમે મારી સામે જોતા જતા હતા ગાડી ચલાવતા જતા હતા જવાબ સાચા આપતા અને એમાં તમારા ગાડી થઈ જાય મને કે તમે હા સાચી વાત કરી ભજન કરવું હોય તો થાય જ હોય તમે આ વાતો કરતા કરતા ગાડી ચલાવો જ છો તો આમાં તો હજી ધ્યાન ય રાખવું પડે એટલું પણ સ્વામિનારાયણ બોલવામાં હિસાબ કિતાબ એ નથી કરવું ને છતાં તો કે ના સ્વામીજી સાચી વાત છે તો ન કરવું હોય એટલે બધા આ બધા બહાનાઓનાવું બધું છે પણ એટલે મારું સીધું સાધું માનવું છે જેમ રૂપિયાની ઉપાસના કરો છો એમ ભગવાનના નામની ઉપાસના કરો રાત નથી જોતા દિવસ નથી જોતા ભૂખ્યા નથી જોતા નથી જોતા દેશ નથી જોતા પરદેશ નથી જોતા જાતિ નથી પણ રૂપિયા રૂપિયા રૂપિયા જ થાય છે એવી રીતે ભગવાન નું નામ સ્મરણ નો વેપાર અમે રે વ્યવહાર શ્રી રામ નામ ના નરસિંહ મહેતા છે ભગવાન નામ આવું છે સારું જ કરે સારું જ કરે અને અનંત બ્રહ્માંડમાં ચાલે જેમ તમે દસ હજાર ગમે તે રીતે લઈ લીધા હોય તો ઓલ ઓવર ઇન્ડિયામાં બધી દુકાનોમાં ચાલે અને આજે તો એરપોર્ટ ઉપર એક્સચેન્જમાં નાખો ત્યાં તમને ડોલર કરીને આપે ઓલ ઓવર વર્લ્ડમાં ચાલે રૂપિયો છે તો ચાલે ને હા એમાં ભગવાન નામ અનંત બ્રહ્માંડોમાં ચાલે ક્યાંય રોકી શકે નહીં પણ લેવું જોઈએ ગમે તે સુખ જ કરે પૈસો તો દુઃખી આપે છે અને એમાં ઘણી બધી પળો જણી છે કારણ કે પેલું તો સાચવાની માથાકોટ છે કેટલું આવે નોર્યમ ન ભાતૃ્યમ ન પૈસો હોય તો ચોર ચોરી જાય હાથ મારી જાય બી ક્રિયે સતત રાજહમ રાજા ટેક્સ નાખે એટલે અત્યારને સરકાર હોય એમાં અમુક ટકા દાડી જાય છુપાવો તો પછી દરોડો પડે એ બધી માથાકોટ ચોરીએ પણ ભજન ને કોઈ ચોર ચોરી જાય તમે સો બચો માળા કરી નાખી હોય તો રાત્રે ચોર ઉપાડી જાય કોઈ ચોરી શકે કોઈ ચોરી શકે નહી ગમે એટલું ચોરી શકે કેવી મૂડી હવે હમણાં એટીએમ કાર્ડ માં ઓલું લોક કરવાનું ભૂલી ગયો તો દસ ઉપાડી ગયો કહજો પૈસા ઉપાડી જાય કિમિયા બાજુ ઉપાડી જાય ગમે તેમ કરી પણ આમાં કોણ ઉપાડ ભજન ગમે તેમ કરે તો ચોરી થાય નહીં ભજનની મૂડી નહીં એના ઉપર સરકાર ટેક્સ નાખી શકે નહી એમાં ભાગ પડાવી શકે નહીં ભાતૃભાજી અર્ધો અર્ધો કરાગ પડાવી શકે ન ભારકારી જરાય બોજો લાગે નહીં ઉલટાનું ભજન કરે તો બોજો જાય પણ બોજ ન બને બીજો બધો સંપત્તિઓનો બધો બોજ બને એવી અમૂલ્ય અને પાછું એનું કોઈ આંકી ન શકાય એટલું મૂલ્ય અને એટલું સરળ એવું ભગવાનના નામ સ્મરણ ભજનનું છે સુખ સુખ ને સુખ જ છે એમાં સુખ જ ભર્યું છે પેલું તો સુખ છું શારીરિક સુખ પેલું સુખ તે જાતે નૈરા દવા કરીને મરી જાય ને તોય અમુક સારું ન થાય એ પ્રાર્થના કરે છે ને થાય છે નહીં બોલ માં આમણા એક જણા છે ને એક જણા ઘરે આવ્યો ડોરવેલ વાઈ ગયો અંદરથી એક માણસ બહાર આવ્યો અને પેલા એ કીધું કે સાહેબ આ મારો છોકરાનો ફોટો છે આ માણસ છોકરો છે બે વર્ષનો છે અત્યારે હોસ્પિટલમાં છે સખત બીમાર છે અને માણસ સમજી જાય ને કે આને આર્થિક સંકટ હોય તો અત્યારે અહીંયા બારણું ખખડાયું એટલે તરત એને પાઉન્ડ ખિસામાં કાઢવા માંડે તો કે ના સાહેબ હું પાઉન્ડ લેવા માટે નથી આવ્યો તો શું છે બસ એટલું કહેવાય એવું છે તમે પ્રાર્થના કરજો આજે દસ વાગે ઓપરેશન છે પ્રાર્થના કરજો હું આજે આ આખી સોસાયટીમાં ઘરે ઘરે જઈ અને એ જ કહું છું પાઉન્ડ મારા નથી જોતા પૈસો નથી જોઈતો પણ તમે પ્રાર્થના કરજો ભગવાન એનું સારું કરે બોલો આ એમ પ્રાર્થનાનું મહિમા કેટલું સમજો છે હમ પ્રાર્થના કર્યું અને ખરેખર એવી પ્રાર્થનાઓ આ એપોલો થર્ટીન બધા અટવાયા હતા ત્યારે કઈ એ અટવાનું હતું ગમે ત્યારે એ આખી દુનિયાએ પ્રાર્થના કરી સ્કાયલે એક્યાસી માં એસીમાં કઈક પડવાનું હતું આખું ભારત જાગતું હતું પ્રાર્થના કરી અમેરિકા વાળાએ જાહેરાત કરી હતી પ્રાર્થના કરજો બધા એપોલો વે પ્રાર્થના કરાવી હતી હંસીમાં લખે વી ટ્રસ્ટ ગોડ ડોલરમાં લખેલું જ છે ને હી ટ્રસ્ટ ઇન ગોડ પ્રાર્થના મહિમા છે તો જ્યાં કોઈ દવા કામ નથી કરતી ત્યાં દુઆ કામ કરી જાય છે એ ભગવાન નામ છે બોલો ધંધુકામાં એક બ્રાહ્મણ પરિવાર ને એને ત્યાં એક દીકરાનો જન્મ થયો અને બ્રાહ્મણ જોગું નામ પાડ્યું બાલકૃષ્ણ વિષ્ણવ વિચારધારા बालकृष्ण नाम पड़ा छोको बे वर्ष नो थोकना बाप जीवलेण मादगी बीमार पड़े घर में संपत्ति खरी घर रोकड़ आ बढ़ खे ये छोकरा बाप ने औषधि करा पैसा तो खूटी गया घर वखरी वेचाई गई घरण गांठो वेचाई गए साव दरी दर तारी गई કોઈ પણ રીતે દવા કરીને સાજા કરવા ગ્રસ્થ ને હોય જ ઘરવાળી ઘરે વેચી નાખ્યા ઔષધમાં બધું ખર્ચાઈ ગયું છે અવસાન થયું આ બિચારો નાનું બાળક એની માં ઉપર જવાબદારી આવી એની વૃદ્ધ દાદી ત્રણ પરિવારમાં રહ્યા છોકરાની જવાબદારી ઘરની જવાબદારી ઓલી છોકરાની મમ્મી ઉપર જ આવી એ ઘર ઘરના કચરા પોતા કરે કોઈ અનાજ દરિયાણા કરે કોઈ વાસણ કુસણ માંજે એ બધા કામકાજ કરે છોકરાને મોટો કરે હવે જે જવાબદારી છે તો કરવી જ પડે એના બેટા તો પિતા તો બે અઢી વર્ષનો છોકરો મૂકીને જતા રહે ઘર ઘરના કામ કરે છોકરાને ધીમે ધીમે મોટો કરે યથાશક્તિ છોકરાને ભણાવ્યો છોકરો મોટો થયો જુવાન થયો પણ માં રાત દિવસ મજૂરી આવું કરતી હોય એટલે સહેજે જ છોકરા જોવાના હોય તો એને થાય કે માં કાળી મજૂરી કરે છે તો હું ભણવામાં ક્યાં સુધી તૂટું કાચી પાત્ર નોકરીમાં લાગી જાઉં જેથી માં ને સહાય થવાય અને પોસ્ટ ઓફિસમાં પટ્ટાવાળા તરીકે નોકરી લઈ લીધી એ દરમિયાન એના લગ્ન પણ થયા માંડ માંડ ઘરના બે છેડા પૂરા થતા હતા પણ હવે નસીબના વાંકા હોય ને એના પછી કઈ બહુ સરખું હાલે નહીં સાધે તૂટે છે ને માંડ જરી ખરખું થયું અને માને બધા દાદી એમ થયું કે હાય છોકરા કામ કરતો થયો છે તો હવે ઠરીઠામ થશે ધીમે ધીમે ત્યાં નોકરી છૂટી ગઈ સગાવાદને લીધે ગમે તે કારણોસર બીજાને રખાયો ને આમને કાઢી મૂક્યા વળી પરિવાર અનાથ થઈ ગયો ખુબ ધંધુકામાં રખડ્યા પણ ક્યાંય કઈ મેળ પડે નહીં ભાગ્ય અજમાવું અમદાવાદ ખાવાના ફાંફા થવા માં બે પાંચ રૂપિયા ઘરેથી લાવે છે એ ખાવા પીવા માં ગયા ખીસું થઈ ગયું ખાલી જુવાન ભૂખ્યો છે બે દિવસ ને બે રાતનો પણ ક્યાંય એક પૈસા ની મજૂરી મળતી નથી થાકે પછી જિંદગીથી હારી જાય ને માણસ દાદી છે બા છે એની ઘરવાળી છે એમાં એક મજૂર પોટલું લઈ નીકળ્યું અને એમાંથી વિચારનો જબકારો સ્પાર્ક થયો કે પછી આ પોટલા ઉપાડે છે તો મારે પોટલા ઉપાડી શકાય એટલે મજૂરી નું કામ લઈ લઉં એમ માને રેલવે સ્ટેશન ઉપર આવ્યું રેલવે સ્ટેશનમાં બધા પોટલા ઉપાડતા જ હોય અને ત્યારે આવું નહીં હોય કે રિઝર્વ થયેલા રિઝર્વેશન થયેલા કુલ્લીઓને એવું બધું હોય નોંધણી નો એવું ના હોય હાવ મજૂરી કરે એ રેલવે સ્ટેશન ઉપર પોટલા ઉપાડવાનું કામ સ્વીકારી લીધું પણ પેલો દિવસ ને આ હજી ભૂખ્યો બે દિવસનો બે રાતનો ભૂખ્યો અને શરીરનો એકવડિયો બાંધો હુકલકડી શરીર અને એમાં ભૂખ્યો તરશો કામ તો થાય નહીં પણ જે ટ્રેન આવી એટલે મજૂર દોડે આ દોડ્યો એક જણા પાસે જઈને બેગ નો સામાન લેવા ગયો પેલા તારે ધડ પાટું માર હા ટાઈ આ હે ઇર શરીર તો જો તારું હાઠીકા જેવું શરીર છે ને આ પોટલું તું અમારી બેગ ઉપાડી શકવાનો છે અને જોર કરીને ઉપાડો તો નીચે નાખતો ભાંગીને ભૂકો થઈ જાય મારું બધું અંદરનું બધું તૂટી જાય બેગે તૂટી જાય નીકળાય છે કેટલો વિચારો નિરાશ બીજાની પાસે ગયો એને પણ તિરસ્કાર કાઢી ત્રીજે ગયો શરીર જોઈને કોઈ સામાન આપે નહીં એમાં એક જણા પાસે નાની બેગ ને એવું હતું એટલે એમનો સામાન ઉપાડવા ગયો એમણે લીધું લેલો ભાઈ લે સામાન આપ્યો લઈ ગયા ઘોડા ગાડીમાં મજૂરીના ચારાના આપ્યા ચારાના આપ્યા વિચાર થયો પેલા કઈક પેટમાં નાખું તો કામ થાય એટલે સામે એક હતી દુકાન હતી ગરમ ગરમ ફરસા ની ગાંઠિયા તળાતા આ બનેલી વાત તમને કહું છો ચાર આના એક શેર ગાંઠિયા પાંચસો ગ્રામ પાછેર એટલે સો સવાસો ગ્રામ ગાંઠિયા એક આના આવે એક આનો એટલે છ પૈસા છ પૈસામાં હું થોડું ગાંઠિયા ખાઈ ને પાણી પી લઉં ત્રણ આના બચાવ એમ કે થોડુંક ભેડું થાય તો ઘરે ભૂછા બેઠા છે શું ખબર છે આજે ત્યાંય મોકલું એ સવાસો ગ્રામ ગાંઠિયા છ પૈસા એકાના ના બંધાવ્યા અને લઈને એક બાજુ બેસીને જમવા માટે જતા ત્યાં સામે ફૂટપાથ ઉપર એક લંગડો વ્રધ સાધુ ને જોયો ભૂખ્યો એનો હાથ આમ થઈ ગયો આનેથી કહો આને તો ભગવાને પગેય નથી દીધા અને પાછો સાધુ અને એ ભૂખ્યો છે તો મારે એને દેવું જોઈએ ગાંઠિયા એને થઈ દીધા લ્યો બાબા તમે ખા ફરી એકાનો લઈને પાછા ગાંઠિયા લીધા એક બાજુ બેસીને જીમા પાણી પીધું થોડી આરામ કર્યો પછી તો નિત્યનો ક્રમ રેલવે સ્ટેશનમાં ઉપાડવા દે પોટલા ઉપાડે મજૂરી આવે ભેડી કરે ઘરે મોકલે અને એમ કરીને એનું ઘર ગુજરાત ચલાવે એમ કરતા કરતા દિવસો પસાર થાય છે એની ત્યાં એક દીકરીનો જન્મ પણ ધંધુકા થયો હવે અહીંયા રેલવે સ્ટેશનમાં એની મજૂરી ત્યાં જ એનું પથરણા જે કયો બધું રેલવે સ્ટેશન એનું દિવસો જાય છે તારૂણ ગરીબી છે અપમાનો મજૂરોના જે થતા હોય એ બ્રાહ્મણનો દીકરો છે ઘણી વાર થાય હું કંઈક તો ભીણો છું પણ નસીબ યારી આપતું નથી ભીણા પ્રમાણે નોકરી નથી મળતી મારે આ કરવું પડે છે હજી મારા એવા કયા જન્મના પાપ હશે કે મારે ભોગવાના છે હશે પણ મનમાની મનાવીને કામ કરે છે બે પૈસા તો આવતા જ તા ને હવે એમાં એક રેલવે આવી ગાડી ટ્રેન આવી અને એ માલસામાન ઉપાડીને પોટલો લઈને જાતો એમાં એ રેલવે માંથી એનો કોઈક સંબંધી ઉતર્યો અને એ આને જોઈ ગયો માથે પોટલું શેઠજી શેઠજી કરીને એને દોરતા જાય અને લેતો જાય અને પેલાની ચોટલી ખીતો થઈ ગઈ તું આપણા કુળ થઈ અને રેલવે મજૂરી કરે અહીંયા પોટલા ઉપાડવાય અમારે નીચું જોવા જેવું થાય છે આ તું મૂકી જ દે કામ અરે બાકી દઉં તો અમારું ઘર પરિવાર હું ખાવ છું ના એ તું આ કામ તારે જે કરવું એ બીજું કર પણ તું આ મજૂરી તો કરી રેલવે ઉપર પોટલા તો નહીં આપણો ધંધો જ નહીં આપણે બ્રાહ્મણ નું તારે લીધે અમારે કાલે તમારે હેઠળ જોવાનું થાય અમારે મોઢું દેખાડવું શું પણ એમ નથી કેતો તું આ મૂકી દે મારી ભેડો આવ્યું તું આ મજૂરી કરે તો અમારે લોકમાં શું મોટું દેખાડવું રેલવેમાં તો નહીં તું મારે યાર બહાર નીકળ ધક્કા મારી રેલવેમાં જ બહાર કાઢ્યો સ્ટેશનમાંથી તારે જે કરવું એ બીજું કર અમારે હું દેખાડવું તોય આ એટલો સાલસ માણસ એને એમ ન કીધું તમારે મોઢું નથી દેખાડવા જવું તો મને કઈક મજૂરી આપો ને સારી અને એ કે એની ખાનદાની બોલવા ન દે ને હશે બાપા રેલવેમાં કુલીમાં કામ કરતો કઢાઈ ના તો પાછું ઉપર આપને નીચે ધરતી થઈ ગઈ હવે ક્યાં જવું કુટુંબીયો નડે વળી આકાશ સામે જુએ કે આ શું માંડી છે હશે હવે નોકરી ગોતે ક્યાં મળે એમ કરતા કરતા એક વૈદરાજ ત્યાં ખબર પડી કે ઓસડિયા ખાંડવા વાળો કોઈ નથી એમાં રહી ગયા મહિને વીસ રૂપિયા સારો હાલો એટલામાં ઘર ગુજારો તો બધું નીકળશે આખો દિવસ મોટા મોટા ખાંડણીયામાં મોટા મોટા સાંભળેલા લઈને એ ઔષધો કૂટેને ખાંડે ને આ બધું કરી આપે એક મહિનો પૂરો થયો એટલે વૈદને કીધું વૈદજી મહિનો પૂરો થઈ ગયો પગાર આપો ઘરે મારી ઘરવાળી મારી વ્રદ દાદી મારા બા બધા બેઠા છે એક દીકરી છે એ બધાને લાલન પોષણ કરવા માટે બ્રાહ્મણનો દીકરો છું મોકલવું પડશે મને કાંઈક આપી દઉં અત્યારે સગવડ નથી સગવડ થાય તે આપશું વીજળી પડે એવું થઈ બે દીધું શેઠજી પણ ઘરે પરિવાર ભૂખ્યો બેઠો ખાયણું નાખી છે હા તે મજૂરી ના થાય તમારી ઘર જે નથી આવ્યા તમારી ગરજી આવ્યા છો શું બોલે બહુ સારો સંસ્કારી માણસ હશે અને પેટીમાં કોઈ ગુમાસતો કોઈ છે એમણે કીધું પણ શેઠજી વૈદ્યજજી બિચારાને એને મજૂરી ના માગે છે આપી દો ને થાય તો જ દઈ એને ગરજી આવ્યો છે હાલી નીકળશે લાલી નીકળશે એમાં ક્યાંય હા છ્યુ હોય તો સગવડતા હોય તો દઈ આ મારી પાસે અત્યારે કઈ નથી એને જોતો વીસ રૂપિયા ને ઓહડિયા લઈ જાય તો ઓહડિયા શું કરવા હિંગાસક ને લવણ ભાસ્કર ખાધા વગર શું કરવા જીમા ઉપર લેવાય એ એક દરબાર હાથમાં તૈય ગોળી લઈ નેજારમાં આટા મારે કોઈ કીધું શું તમે આટા મારો છો તો કે વૈદ્ય કીધું છે ત્યાં લઈ લો જમવાનો મેળ પડે તો હવે આ ઓસળીયા લઈ જાય લોચક ફાકીને આમ પાચન વટી ને ત્રિભુન કીર્તિ રસ પણ શું કરવા ખાધા પછી લેવાય ઓહડિયા જોતા જ વીસ રૂપિયા લઈ જાય બાકી કાંઈ નહીં પહેરે કપડે કાઢીને નિરાશ થઈને જુવાનું પાછો રોડ ઉપર આવી ગયો અરે રે એક મહિનો મજૂરી કરી હકનું આપતું નથી હું ક્યાં જન્મ ના છું ભળી કામ ગોતવા માટે એમાં લોકશક્તિ કરીને પ્રેસ હતો એ પ્રેસ નોકરી મળી મહિને અઠ્યાવીસ રૂપિયા સારું હાલો ભગવાન મોડું તો અહીંયા આપ્યું તો ખરું એમાં કામે લાગે જીવ નો ખાનદાન એટલે મજૂરી કરે એટલે ઘરનું માની કામ કરે બધા સારા હોય તો કદર કરે બાકી તો શોષણ કરે લોકો બધા એવા છે એ તો તમે જાણો છો ને એવું હોય છે કે કામ કરે હારા હારા હરિભગત કહેવાતા હોય પછી કોઈ પણ સંપ્રદાયના હરિભક્તો કેવાતા હોય એ બિચારા એવા ગરીબ હોય અણસમજુ હોય એનો ગેરલાભ જ ઉઠાવે લાખો કમાતા હોય પણ એને પાંચ રૂપિયા નાખવા જોઈએ પણ એને અરે કામ કરતા હોય બિચારા બે વખાના માર્યા વખાના માર્યા કામ કરતા હોય શોષણ જ કરે અને ઓલા ને બિચારા ને ક્યાંય હવે પેટ પીડ્યું છે કઈક તો કરવું પડે અપમાનો કરે ઓછું આપે આપવું હોય તો આપે ન આપે અને ત્રણ ગણું કામ કરાવે આ હા હા હું તો એટલી હાથ જોડી વિનંતી કરું ઈન્સાન ની કદર કરજો ઇન્સાનની કદર કરજો જેની પાસે એટલે શ્રીજી મહારાજ કેવો ભગવાન દયાળુ છે શિક્ષાપત્રીમાં લખ્યું જેની જેટલી મજૂરી ઠેરાવી હોય એટલી અવશ્ય આપી જ દેવી આવો ભગવાન ક્યાંથી એટલું આપી જ દેવાનું એમાં વધતું ઓછું નહીં કરવાનું બોલો આ નોંધ કોને હું કે જેટલું ઠરાવું હોય જેનું મૂલ્ય એનું એટલે આપી જ દેવાનું આ તો ઠરાવું હોય છે સત્સંગી આ ન કરાય ખાનદાન ભગવાને આપ્યું હોય ને તો પાંચ વધારે દેજો દુનિયા રાજી થાય કે ન થાય દેશો તો રાજી લેનારો રાજી થશે પણ ઉપરવાળો ઠાકોર બહુ રાજી થશે અને આખરે તો એ જ જોયે છે ને ભાઈ લઈ ને રાજી ન થતા રાજી થયો રાજી પણ એ પૈસા એવો છે હાથ ના જો તમે ટાઈટ કરે રાખો ટાઈટ કરે રાખો અમે ટાઈટ કર્યા જાવ કર્યા જ રાખો કર્યા રાખો પછી શું થાય આપડે ખાંધા દુખે ને પછી આ પૈસા એટલે હેરાન થાય છે કસકસ પછી મને આ દુખે છે મને આ દુખે છે મને આ થાય ત્યાં થાય ત્યાં થાય જ ને પૈકડું છે કામ કરે દિલ દઈ ને રૂપિયા મહિને પગાર વ્યવસ્થિત રીતે કામ ચાલે છે નિરાશક ચાલો ઘરનું બધું ધીમે ધીમે ઠરીઠામ થઈ ને ચાલશે એમાં એ વખતે આઝાદી લડત નું ચાલે ત્યાં લોકશક્તિના પ્રેસ ના જે માલિક હતો એને અંગ્રેજ વિરુદ્ધ પત્રિકા છાપી અને અંગ્રેજ દરેડ પડી પ્રેસ ને માર્યું તાળું પ્રેસ પીડ્યો બંધ યુવાન આવી ગયો રોડ ઉપર હું જ્યાં જ લાવ ત્યાં મારા કરમ ના વાત વાળાની કોથળી માંથી વાળની કોથળીમાં હું લેવા બેઠું ન્યા વીછી હાથ બેઠો બોલો વાળાની કોથળીમાં શું હોય ન્યા હાથ નાખ્યો ન્યા ટચ કર્યો कर्म वहाँ कोथरी कहवत पड़ेक्ति विचार कर याद करती दीक घर वाली याद करे मेरी व्रत दादी है सारूह हो, हो। मारो कोई नसीब यारी आप હોળી અમદાવાદમાં રખડે છે એમાં એક એમજી શાહ કરીને એક પ્રેસનો માલિક બીજો હતો પ્રેસનું કામ થોડું ફાવ્યું ને એટલે પ્રેસ ગોતે એમાં એમજી શાહ કરીને માણસ એનો પોતાનો પ્રેસ એનો કોન્ટેક્ટ એમણે રાખ્યો અરે પણ એમજી શાહનો સ્વભાવ બહુ સારો દયા એટલે કે તારા ઘરની જેમ તમને કામ કરે પૈસાની ચિંતા નહીં કરવી આવું ઉદાર માણસ પણ એમજી શાહ ને પૈસા સિગરેટ બીડી નું બે મેગેઝીન કાઢે લલિતા ને વીણા એ બે મેગેઝિન નું કામ ચાલે અને આ જુવાન દિલ દિન કામ કરે રાત દી જોવે એક વડિયો બાંધો અને શેઠનો આવો સ્વભાવ અને એનો પાછો એટલો મનમાં ભાવ અને ઘરની જેમ કામ કરે તૂટી જાય રાઈત ઉજાગરા શેઠ તો દિલ ના ઉદાર સિગરેટને પેકેટ આપતા જાય ચાને આપતી વ્યવસ્થા કરતા જાય ઊંઘ જાય જ્યાં જયું હોય ત્યાં કાંકરીયા ચા ફૂક સિગરેટ ફૂકતા જાય અને આ બે મેગેજેન કામ બધું કરતા જાય વ્યસન ઉજાગરા ચા અને મેહનત એ કોડિયો બાંધો તૂટી જાય એટલું જોવાને કામ કર્યું હવે માંડ માંડ છતાંય તો ચાલ્યું તો જતું હતું પણ શરીર શરીર છે મેગેઝીન કાઢીએ છે દૈનિક છાપુ કાઢીએ ત્રણ ભાગીદાર બીજા લીધા અને ચાર જણા બે દૈનિક છાપુ છાપવાનું એક કામ શરૂ કર્યું હવે એમાં એ શરૂ કર્યું ભાગીદાર ક્યાંક વાંધો પડ્યો નગદ વાત છે એટલે આમાંથી ઘણું બધું તમને જાણવા મળશે કે આ કરમ ના મા શું થાય એમ હા બધા ધ્યાનથી સાંભળજો બાકલો આ બધું હોય ને ત્યારે આવું જ થાય જ્યાં જાય ત્યાં બોલો તે ઈ પ્રે છે એ બંધ પીડ્યો પણ એટલે એમજી શાહ નો સ્વભાવ સારો એટલે એ ચિંતામાં માળો કરવું શું અને આની યાર ભેદભાવ મળી ગયા એટલે આની યારે બેસે હોટલમાં બેસે જ્યાં બોલાવે બેસે એ વળી ચા પાણી કરાવે બીડી સિગરેટ આપે એ ફૂંકે અને ફૂંક કરવું એની વાટાઘાટો કરે આ જુવાન પાછો આમ ડાયો ડરો એટલે બધી વાતચીતમાં એ બધી સલાહ સહકાર એમજી શાહ તો આત્મહત્યા કરવાનો વિચાર આવી ગયો તો આ જુવાને કીધું બાલકૃષ્ણ જુવાન જે હતો ને એમની કે મરાય ની સેટ મારી કથા તમને કઉ તો તમને આ મારી તો વાત તમને કરતો જ નથી તમે આટલું જ્યાં ભલામા ચા પીવો બીડી પીવો લેર કરો ને પણ આને કઈ બીજી મજૂરી તો રહી નહીં ફરીથી પછી વડીલોની એસી તૈયારી કરી અને રેલવે સ્ટેશન ઉપર નવરા પડેઠ બોલાવે ફૂકે કઈક વાટાઘાટો કરે કઈ રસ્તો નીકળે એના માટે બે મસલો તો કરે પણ એક તો શરીર એવું ઉજાગરા કામ પણ ઘણા વખત કર્યું રેલવે સ્ટેશન માં પોટલા ઉપાડવાના અને સાથે બીડી સિગરેટ ને ચા ફૂંકવાના તે બીમારી કઈ જણાણી તાવ જણાણો કફ શરદી મંડી લાગવા અને પછી આને એમ થયું કે હું કોઈ વૈદ ડોક્ટર ને બતાવ શરીર હાવ હાડકો ગળતા જાય છે તો કઈ વૈદ ની પાસે દવા તો લઉં શું છે બાલકૃષ્ણ એ ડોક્ટર ને બતાવા અહીંયા ડોક્ટર કીધે આવો સુઈ જાઓ સુતા નામ જઈને અરે તારી ભલી થાય કેટલા વર્ષથી આ તો કે ત્રીસ ભીડિયું બહુ ફૂંકી છે હા બાપા ભીડિયું સિગરેટ તો બઉ ચાય બઉ ટીચા છે આને તો ચક્કર આવ્યા પડતા પડતા રહી ગયા સામે પત્ની દેખાય એની દીકરી દેખાય વ્રદ માં દેખાય દાદી દેખાય અરા એ વખતે ઈલાજ નતા ક્ષય ના ટીબી ના કોઈ ઈલાજ ન થાય મરવાનું નક્કી ડેથ સર્ટિફિકેટ લખી દો છ મહિના છે હવે ઉપર નિવાસ છે એટલા માટે ઔષધ ના પડીકા આપું છું એ લે તારા મન રાજી રાખવા માટે પણ હવે નક્કી રાહ દે મહિનાથી તું વધારે મહેમાન નથી વેલો આવ્યો હતો તને હું કઈક વળી ટેકો કરી દે પણ આ તો બાપા ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે અને ત્રીસ વર્ષની ઉંમર અને તે ક્યાંય ચા બેડી સિગરેટને મજૂરી કરવા બાકી રાખ્યું નથી તો કે વખાના માય મારે બધું કરવું પડ્યું છે આંખમાં બોરબોર જેવડા આંસુ આવી ગયા ડોક્ટર તો બીજું શું કે હાથમાં દવાનો પડો હાલ જાય ઘર તરફ આ જુવાન વર્ષની ઉંમર સામે માં દાદી દીકરી ઘરવાળા બધા ચહેરા દેખાય છે બાપ તો ક્યારે વ્યાઈ ગયા એને યાદ નથી આ બધા ચહેરા તરબરે आत्मा बोर बोर जीवड़ आसू आत्मा में पड़ो अन्हद दुख शू करू सहत सा घरे जाओ जाण करू जो जाण कर वज्राघात घरवाड़ी ने बा ने को मैने माल जाए आ वे कामनाथ महादेव मंदिर आ છે જેમાં હાથ જોડાઈ જાય હાથ જોડાય ત્યાં જ્યાં જોયું ત્યાં ઈશ્વરલાલ શાસ્ત્રી કથા કરે વિદ્વાન માણસ પ્રભુ ભક્ત હૃદય ભાવથી ભાગવતની કથા કરે હાથ થોડા ઉભા રહી ગયા એ જ વખતે કથામાં આવ્યું ઈશ્વરલાલ શાસ્ત્રી બોલ્યા રામ નામ કે ખરી ની જો ખાય અંગ પીડા વાગ સમૂળો જાય નામ સમો વડ કો નહીં જપ તપતી રથ જો ધામે પાતક છૂટીયે અને નામે નાસે રો ભગવાન નામ છે ને એ પરમ ઔષધિ છે નામ નો જપ કરે તો ભવ રોગ તો મટી જાય પણ શરીર ના રોગ એ દરિયા પાર નીકળી જાય મારે હે ભાઈઓ હે બહેનો હે સજ્જનો હે સનારીયો ભગવાનના નામ નું સ્મરણ કરજો એ દુખમાં એ જ સહારો છે અને આ જુવાન સાંભળે છે રામ નામ કી ઔષધિ ખરી નીતશે એલા વિશ્વાસ રાખો ને ભગવાન નું નામ જપ પણ માણસને જેટલો પાંચ રૂપિયાના તાળામાં વિશ્વાસ છે એટલો ભગવાનના નામમાં વિશ્વાસ નથી પાંચ રૂપિયાનું તાળું વાંસ્યું હોય તેમ થાય તાળું વાંચ્યું છે ને ચિંતા નથી એટલોય વિશ્વાસ કોઈને ભગવાનના ઈશ્વરલાલ શાસ્ત્રી કહે છે એટલો કોઈને ભગવાનના નામમાં વિશ્વાસ નથી કે આ ભગવાનનું નામ જપી તમારો રોગ શરીરનોય કાઢશે અને ભવ રોગે કાઢશે પણ જો કોઈ વિશ્વાસ થી ખાય તો અંગે અને મારે અત્યારે બીજું છે ભવરોગ તો મારે કાંઈ મટાડવો નથી પણ આ રોગ માટે તો હું હું શા માટે રામ નામ જપ ના કરું ભજન ના કરું વૈષ્ણવી સંસ્કાર મનમાં થઈ ગયું મનોમન ઈશ્વરલાલ શાસ્ત્રી આપણું ગુરુ અને આજથી ભગવાન કૃષ્ણનું હે કૃષ્ણ હે કૃષ્ણ એ આપણો જપ કરવી જોઈએ જાતું તો કઈ નથી બસ શાસ્ત્રી બાપા કીધું છે મનોમન ગુરુ ધાર્યા છે શિવ જેવું મંદિર છે ભાગવત જેવી કથા છે અને મારા જેવો રોગ એવો બીજા કોને રોગ છે કરવા દો નામ જપ હરે કૃષ્ણ હરે કૃષ્ણ જપ કરે છે ભાઈ મોકો મળી જાય બેસી બેસી જપ કરે પણ જપ છે ને ભાઈ ગોળ અંધારે ખાવ કે અજવાળે ખાવ ગીળો લાગે લાગે ને લાગે ગાયો દેતા દેતા ખાવ કે દાંતોળ્યો પ્રેમ થી મોઢામાં આવે કે ઘા કરી મોઢા માં નાખે કોઈ ગોળ ગળ્યો લાગે લાગે ને લાગે અરે ગોળ ફોના વીટી જેવો હોય કે કાળો કિટોડા જેવો હોય ગળ્યો લાગે લાગે ને લાગે દેખતો માણસ ખાય બે આખી આંધળો ખાય તો ગોળ ગળો લાગે લાગે ભગવાન આ યુવાન પછી હવે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કહે છે જપ કરતા કરતા થોડા દિવસમાં શાંતિ લાગી માળું ભજનમાં સુખ તો છે ભજનમાં સુખ મન ભજનમાં વળ્યું ભલે મજૂરી થાય જેટલી થાય દવા થાય જે થાય કરશું પણ સુખ છે રોજ કથામાં આવવા માં રોજ બેસે થોડા દિવસો આવી રીતે પસાર થયા ત્યાં વળી પાછું કથામાં આવ્યું હું કરું હું કરું એ જગનાન આ શકટ નો ભાર જેમ તાણે સૃષ્ટિ મંડાણ છે કોક જાણે હું કરું હું કરું એજ અગ ના બળદગાડા નીચે કુતરું આયલું જતું હોય તો કુઈતરા એમ થાય કે બળદગાડું હું પાડું છું આખો સંસાર જીવ પ્રાણી માત્ર નહીં નાના કીટ ભ્રંગનું પણ હાથી ને હારો દેડકા ગારો આપે દુર બધું ભગવાન કરે છે જીવ માની ને બેઠો છે કે આ બધું હું કરું છું બાકી તો ભગવાન કરે છે બધું એ આખી સૃષ્ટિ ચલાવે છે તો એને લીલોછમ ના રાખે પણ હવે માણસ ને એમ છે હું કરું તો જ થાય હું જ બાળબચ્ચા હાચું હું જ ઘર સંસાર હાંચ્યું એટલે મૂર્ખામી કરો માં અને નરસિંહ મહેતા વેણ માં વિશ્વાસ રાખો અને તમારું ચિંતાનું પોટલું દામોદર ના અને હવામાન હું ની રૂની તળાઈ માં જરે કૃષ્ણ હરે કૃષ્ણ કર્યું અને શાસ્ત્રી બાપા ની વાત માની તો શાંતિ થઈ તો હું કરું હું કરું હું આમ કરું હું આમ બુદ્ધિ લડાવું હું આમ લડાવું તો આમ થઈ જાય બે આંકડા ભેડા થાય ત્રણ આંકડા ચૂટી જાય એ તું કર આ બધું ઠાકોર કરે છે ચિંતા કરો પોટલું એને દઈ દો અર્જુનની જેમ સર્વ ધર્મારણ પાપે હે અર્જુન એને શરણે થઈ જા તારા પાપ બાપ ગયા ચિંતા જ કરતો એને શરણે થઈ જાઉં અને જુવાન ને થઈ ગયું હું આજ કરું છું કે હું નહીં હોય તો શું થાય હું કરું મજૂરી તો થાય આ બધું હું જ કરું છું ભગવાન કરે છે સાસરી બાપા કે સીધા જ ઉપડ્યા સારંગપુરમાં વહેલો રણછોડરાયનું મંદિર ત્યાં જઈને રણછોડરાયના ખોળામાં ઢગલો જઈને આ જુવાનું પડી ગયો હે દ્વારિકાનાથ હે રણછોડરાય હા ભણજે પ્રભુ આ તારે શરણે આવ્યો છું હું જેવો છું એવો તું મારો બાપ છો ને હું તારો દીકરો છું આજથી મારું પોટલું તું સંભાળજે હવે ચિંતા કરે બીજું વિચાર કરો એને કઈ ભાતી ની શરણાગતી લઈ લીધી ચિંતા કરે નામ બાલકૃષ્ણ હવે તું હંભાળ હું જ ચિંતા કરવાનો નથી તું હંભાળ આ ફેંકવું ને એ જ મોટી કળા છે ફેંકાય નહીં મને થોડા વખત પેલા હમણાં જો આજે અઠવાડિયું નથી એક જણાનો ફોન આવી ફોન આવ્યો હવે મેં દાંત આવ્યા સોંપવાનું હોય તો મારે હલાવાનું છે કઈ આ તો જાણે મને દેતો હોય હું ભગવાન છું કઈ હું તો ભગવાન નું માણસ છું હું ભગવાન થોડો છું પોટલું એની આગળ નાખવાનું અને નાખ્યા પછી થશે નહી એમ હોય નાખ્યું કેવાય એ નાખ્યું કેવાય એ પોટલું નાખ્યું છેડો પોતા બારા ગયો હા નાખ્યું જોવે તો ચમત્કાર થાય અને આણે ભાઈ જે ભાવ થી નાખ્યું રમસોરાયના ચરણ માં હળવો ફૂલ થઈ ગયા ચિંતા કરી બીજો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ થઈ ચિંતા મૂકી દીધી ઉપાડું મળે અને વાત એનારો બાળી ગયો એજ મરદાય કરી શકે આ નથી કરી શકાય એનું કારણ શું છે બધા સમખંડ જેવા શરીર હોય એ કઈ શરણાગતિ કરતા છે પછી બધું આપે છે પણ એની પાસે આપડે જેમ હાવજ ને પકડવો એક શિકાર ને પકડવો શિકારી બધી બાજુ બંધ કરીને એક જ દ્વાર રાખે ને પછી ફાંસલો ફસાવે ને એમ ભગવાન ને ઉપર જયારે હેત હોય ને ત્યારે બધા બાળના બંધ કરીને એક બાળનું ખુલ્લું રાખે પછી દર ખુલી પોટલું ફેંક્યું આ કોઈનો ભાર ન રાખે મુરારી વ્યાજ સહિત આપે ગીરધારી વ્યાજ સહિત આપે ભાર જરાય ન રાખે એક પચીસ પૈસા આપ્યા હોય તો એને વ્યાજ સહિત ગણીને તમને આપી દે એવો હિસાબી પૂછતો નથી પૂછે તો કાન દેતો નથી અને હામીથી ગોતતો આવ્યો તયબ એન્ડ કંપનીમાં તમારે નોકરીમાં રહેવું તો હેડો હાથ પકડીને લઈ ગયો એને કઈ રીતે જાઓ હું કોઈને પૂછવાનો નથી ત્રીજે દિવસે આને થઇ ગયો કે ખરેખર મારું પોટલું ઠાકોરજી સંભાળી લીધું છે નોકરી સારામાં નવરો પડ્યો નથી રણછોડ કે આયો માગણ જોયો આ બેઠો અહિયાં જ છું ક્યાંય ગયો નથી હા તને એમ નજર માં ન જાવ એમ બેઠા બેઠા ભજન કરે ભાઈ ભજનનો એવો રઢ લાગ્યો એવો રસ લાગ્યો એવો સ્વાદ લાગ્યો થોડા દાડા થયા ને રોગ ક્યાંય ગયો ક્ષય થર્ડ સ્ટેજ નો વગર દવાઈ હા ક્યાંય ગયો ખબર ન પડે અને લાલ રાતી રાણ જેવું શરીર થવા માંડ્યું શરીરનું વજન વધવા માંડ્યું આ કહેલા શાસ્ત્રી બાપા ની સાચી વાત જાવ વગર દવે વગર વહળીએ પૈસાનો ખર્ચ વગર કાંઈ નહીં હાવ હારું તાવ ગયો ઉધરના ટંકા વ્યા ગયા કફ ગયો શરીર મેળવું લાલ તમારા ખજૂર ની પેચી જેવું થવા નોકરી સારામાં પૈસો મીંડો આવે તબિયત સારામાં ખવાય સારું ભાવે સારું મળે સારું હા તો બહુ સારામાં સારું થઈ વાહ પછી તો પછી આજુબાજુ ભજન મંડળી બેસતી હોય એ રાતેમાં જાય રાગ સારો ભજન ગાય લોકો ઝીલે હામેથી ઓપર આવે બાલકૃષ્ણ તું જ ગવડાય અને બાલકૃષ્ણ જીવન ઉભો થઈ હાથમાં કીર્તન રહી અને કીર્તન કરે પણ એમ કરતા કરતા કરતા પોતામાં છુપાયેલો ભાવ એ કવિતા રૂપે વ્યવહો પોતે જ કીર્તનો બનાવવા માંડે અને પોતાના બનાવેલા કીર્તનો પછી ગવડાવે અને એના ઉપર થોડી વ્યાખ્યા આપે લોકોને બહુ રસ પડે કે તમે જ કીર્તન કરાવો તમે જ ઉભા થઈને નાચ નચાવો અને કૃષ્ણની તમે ઉપદેશ આપો અને કીર્તનો રચો ગાવો અને ગવડાવવા માંડ્યા લોકો ઝીલવા માંડ્યા કથા સાંભળવા માંડ્યા જોતરા દેખો ભાઈ દેખો રામ નામ કી ઔષધિ ખરી ની તસે ખાંગ પીડા નહી ભવરોગ સમૂલો જાય પણ વિશ્વાસ શરણાગતિ એટલે ભગવાનનું નામ જોઓ કેટલું સુખ કર છે શારીરિક પીડા તાળી નાખે છે બીજી પીડા છે એ માનસિક છે પણ એક પછી એક બીજી ઘણીઓ છે એ બધી પીડાઓને ભગવાન કેમ હરણ કરે છે એ આજે નહીં પછી સહજાનંદ સ્વામી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 आम करने की सतत सारी प्रवृति साथे देवदर्शन माटे माटे सतत जड़ाये रहो